જમાનો વધારે છોકરા નું બંધ નથી વધારી રહ્યો જમાનો કાર્ય કરી રહ્યો યુગ કાર્ય કરી રહ્યું યુગ ને હવા હોય છે આમાં તો મેં બહુ બુદ્ધિ નો બહુ વિષય વિચાર્યો છો બુદ્ધિ જ્ઞાન તો નહીં તો બુદ્ધિ જ કઈ જાતું જગત આ જગત તો ઊંધું થઈ રહ્યું છે ઊંધુ થયું જ નથી આ જગત આજ ઊંધું દેખાય કે કાયમ જમાના પડતો ખાલી જમાનો હા હમણાં અમે જગ્યા જમાનો ફરજ એ નથી જે આપડે કહે कुटुब छोक शर्मा तो गौ जो था दादा दादा तुम्हें दादा नहीं कर दादा को ना कहू मैं तो પણ એ મર્યાદા હું ના મર્યાદા નહી રાખું મારી મર્યાદા હું નવું નવું શીખા નવું શિકારતા મર્યાદા નહીં થોડા વખતે નહીં તો એમ કહી દઉં ઠાસી કાઢવાની વાણી કાઢશું મારી કઈ કાઢવાનું એમ કહી દો તો અમે જોડે ના ચિંતા રહેવાના છો અત્યારે તમે તો કહી શકો ને કે ભાઈ વણી કાઢશો મારી કઈ કરવાના એ કહી શકો આપડે જુદા છે આ સૂત્રો ભગવાન કેટલું એક ચોલો ખૂનું કેટલા અહીંયા આવતા હોય કેટલા એક ચોલો હુ નું ભગવાને શું બાપનું આ કેટલા સૂત્રો માંથી કાઢે તાર તોલો હોવાનું નીકળે આ તો સીધું હોનું આપે આજના દિવસે એક એક સૂત્ર માંથી કાઢવાનું આપણે શું થાય તો આખું ફોર પડી ગયું આપડા મહાત્મા ઠંડક પડી જાય બઉ લખેલું છે ટાઈમ ટાઈમ નો ટાઈમ ઊંડા ઉઠી સમય બહુ માથા પણ કરવા માં આવી છે અને કઈ માથા પણ કહેવાય બે મિલોર છે તો ઊંઘવાનો વારો પ્રેશર તો થયેલું હોય જમતી વખતે કોઈ ચિત્રો આધાર રહેતો ગેરહાજરી ચિતની ગેરહાજરી જમેલું તારા કરતા ગાયો બેસે હાજરીમાં ચીતની ગેરહાજરીમાં બત્રી પાણી શું કરવાનું ચીતની હાજરીમાં બે બે ગુલાબજુ ખાતા ને ક્યાંક બધી વર્ષે કારણ કે સંસ્કાર આવવા પડ્યા છે બચારે આવું કરતા ભાન નથી મારું શું અહીં ભાઈ આપડે સિને સાપિયા ખર્ચે નહીં જોવાનું કફોર મળતા એવું જોવાનું મળ્યો આપડે વકીલો ખાતા નથી બાપના ખાતો હશે બાકી અનુભવ થાય છે આ તું દાદા હું હવા ગયારે ગયો ને મને એમ લાગતું તો કાક મોડું થઈ ગયું પણ તમે ચીટ હાજરી રાખીને ચીટ આજરી રાખીને જ ગયો અને પછી વ્યવસ્થિત જોયું કેસ મારો પહેલો જ નથી ગપુ નથી આ શું ગપુ હવે તમારે વાર ઉગી દેવાના જવાની ઉડાવ એવું ગપુ નથી આ બાપો નથી એની ગેરંટી આપે ઉપરવાળું ઘરના તમારું કાગળ નહીં પહોંચે ને કાગળના પૈસા નખા મા દેશે અને ભાવના એ નકામી દેશે જ્યાં છે ત્યાં આગળ વાત બેઠો બાપો દેખાય છે લોકો આરોપી ભાવ છે ત્યાં આગળ વાળા નો આરોપી આ માન્ય તો રોંગ માન્ય છે બધા જેટલા છે બધી ઉપર બાપોય નથી કોઈ ઉપર વાળો ઉપરવાળો ઉપરવાળો ભાવ પણ ઉત્પન્ન નહી થાય તો તારી ભાવ હિંસા બચશે નિરંતર ભાવ હિંસા જ કરી દે ખોદ માન માં લોકો ભાવ હિંસા થવાનું કહ્યું ભગવાન તાર આ લોકો તો હાથી બચાવવાનું તું બચાવવા કોણ પાછું મારવાનો છે માકડ ને હું મારીશ એવો ભાવ કરી નાખજે તો તારા આત્માનું જ મરણ કરી રહ્યું છે મકડ તો મળવાનો છે તમે પણ મારવાનો અધિકાર કોને છે કે જે એક માખણ બનાવી શકે તો ભગવાન નથી એમાં તું એને રિસ્ટ્રેક્ટ ના કરી શકે સમજાવી છે ને એક માખાણ બનાવું મને હા એમાં કેટલા જીવડા મારી નાખે મારી જીઆત નાખે હવે કશું બનતું નથી પણ ભાગ કોને આપે જેને ભાવ કર્યા હોય તેને ભાગે આવે તમે અંદાજ શું કહેવા માંગો કોઈને મારવાનો સત્તા છે જ નહીં પણ જીવોને મરવાનો ટાઈમ તો હોય ને દરેક જીવો નો કેટલાક સત્તર માટે જીવે છે કેટલાક ત્રણ મહિના માટે જીવે છે ભાગ્યા એટલું છે એનો હંકાર કરવા દેવો નથી ભાવ એ દીવડા ને જો ખાય કેવું એ બચાવતો નથી જીવડા ને મારવાનો ભાવ ટાઈમિંગ હોય છે નહી એનો મરણકાળ જે મરણકાળ તે પેલો જો મરી શકતા હોય તો લોકો મારે છે તમને મરણકાળ પેલો જો કોઈ જીવને આપણે મારીએ તો મારે છે એમ કઈ મારે છે એવું કહી શકાય ના મરણ કારણો કોઈ મારી શકે એમ એનો કાર જયારે આવે દાદા ને બધા દસ કા થી બનતો છે નાનપણ માંથી આ થાય તમે ઉલ તો પેલા નથી ના તમારી વગર બીજું કોઈ કરશે મને ભાગે આપી જાય દસ તમે કર્યું છે મારે જરૂર નથી મારે તો ભૂખ નથી ત્રણ આપી આવું ખાસ મને આડિયા નથી કર્યું અંદર જાણતો જ નથી હકીકત ના તમારા વગર કોઈ કરવામાં બીજા કોઈ કર્યું છે માટે તપાસ હું તને ચોક્કસ ના પાડું છું કોઈ પણ ધારણા શું હતી કામ કરો અભલાઈ જ કરો કરો ખેડાય કશું રૂપિયા નાખે તો બુદ્ધિ હોય તો બુદ્ધિ થી લાયું કઈ શું છોકરા બીજા તમારી એવી જ કરી રહ્યું જગત છે બહુ મૃત છે જગત અને આપડે તો ફોડ પડી ગયા બધો ફોડ પડેલો છે તમારે કેટલું કરવાનું કેટલું નહીં કરવાનું તેવું લખ્યું ચાર્જ કેટલું થાય છે ડિસ્ચાર્જ કેટલું થાય છે અટકે છે કેવી રીતે ચાલુ થાય છે હરેક વસ્તુ આવી ગયેલી છે भगवान जता पे ગોત્રકર્મ લાયા હોય ગોત્રકર્મ એટલે એક લોક પૂજ્ય ગોત્રકર્મ હોય કેવું એક લોક નિંદ હોય પૂજ્ય નિંદય ના હોય એવું ગોત્રકર્મ પણ અત્યારે આ વિચિત્ર કાળ છે એટલે લોક પૂજ્ય ને નિંદે નહીં એને લોક પૂજ્ય ભગવાન કર્યું છે શું કહ્યું કઠણકાળ હોય ને તરીક્ષા પરીક્ષા ધરમ લેવાય ને होता उच्च गोत्रा साई ना हो निंज्य, निंज्य आयो उच्चे नहीं नहीं ये उच्च गोत्र जो हो गोत्र